મને સમજાવવાનું પણ કે શું નથી કેવી રીતે ન પટેલ છો તમે ઓડિયો ખાધો લે આપણા ગુજરાતી ભાષામાં થોડું દૂધ પી સુ પછી અંદર એ હળવો ગયો પરિણામ પાચગ્રસ્ત છે નાસ્તિક હાજર રહેતા નથી ક્યાં છે તો આવી જાગૃતિ બિલકુલ જાગ્રત નથી આ વિજ્ઞાન માં જ ઉતરું શું બતાવ તમે અંદર છે આ તો આ તો આપડે કહીએ ના જોઈ ચર કરી આપડે કઈ જણો તારે અંદરનું સર જાગૃત પણ તમે બિલકુલ જાગૃત આરડું મોટું છે ત્યારે તું આ પાછું રમત મારું એના કરું છે તો જાગ્રત છૂપ અહંકાર ના કરીશ કે હું જાગ્રત છું શું કરું પછી વ્યવસ્થિત અર્થ સમજાવ વ્યવસ્થિત ફરવાનું નથી કે સમજ્યા નઈ બનનાર છે એ તો બન્યા જ કરશે કે બનવાનું છે એ તો મીઠ્યા થવાનું નથી કે તો પછી એવું જોણી અરે બધા ગાડીઓ વાળાને કહીએ કે ભાઈ બનવાનું છે મીઠા થવાનું નથી મારે બંધ વખતે ચલાવો ગાડીઓ તો રોડ ઉપર ચલાવે ખરા બંધવાનું છે મીઠા થવાનું નથી એનો વાત ટ્રાવો કરીએ આ ક્રાવો કે જ ના થયું લોકોએ શું કર્યું છે રોડ ઉપર ના માણસ ને કઈ બંધ વખત ચલાવો કહીએ આપણે બનવાનું છે ભણવાનું કેવો વ્યવસ્થિત નથી આપી છે સાવધાની પૂર્વક ચલાવો કેવું અને પછી અથડાય એ વ્યવસ્થિત શું કરશ્રી આપડો ગયો એલર્ટ આયા હતા એટલે આમ એલર્ટ આપણે કહીએ એનો સવાલ નહી એલર્ટનેસ થયું હોય જોઈએ ઇન એવરી શું એલર્ટ નો રન સાઈડ વકીલ વકીલ ના એલર્ટ હોય ડાક્ટર ડાક્ટરી લાઈન એની એલર્ટ કેમ કે સોળિયો ક્યાં ફરવા જાય છે એલર્ટ છું વકીલ ગયા પછી સોળિયો ગાડીયો બે લઈને વખીલાત કરે છોડી તો આ વખી અને પછી હું એલર્ટ તો ખૂણા એટલે એલર્ટ પણ એને જાય ને પણ પછી પહેલું પહેલું છે તે અવેરનેસ પછી ડિવેરનેસ પછી એલર્ટનેસ અને પછી એને છેલ્લો ગ્રેડ માં હું લાવું એક્ઝેક્ટનેસ માં શું એક્ઝેક્ટને બધી જગ્યાએ જાગૃતિ શું કહે પણ જાગૃતિ ઊંઘમાં જાગૃતિ ઊંઘમાં જાગૃતિ રહે છે કે જાગે છે અહી વિધિ કરતા કરતા હુ જાઉં ને એમ તો મે જાગો જ ગયા પેલા વિધિ તો હતી જ પકડાય પાછા ઊંઘ આવી જાય ત્યાં પછી જાય જ્યાંથી જાગતો ત્યાંથી પકડાય ललित भाई ना एक प्रश्न चंद्र ग्रहोंखतराधना करवाय शू करे तो रोकेट रॉकेट लाई जाए त्या बीजा ग्रहों पर चंद्र पर जाए तो એ તો વિરાજના કરે ને આપડે હું તમારે સવાર ગયા ઘરમાં બે કઈ નાખું થઈ ના કે દખલ કરશે વિપરે નહિ આ લોકો મોટા લોકો ને એટલે આપડે કીડીઆઈ કહીએ તો જયારે વિફરે કહે એટલે દખલ કોઈ દખલ તો આની જ આ દખા અમને બધા આખા દુનિયા ને દેખાડવા માટે અમે અમેરિકા કેવું કરીએ છીએ માણસ પોતાની સાધારણ કોમન ભૂલ તો સાધના બેઠા થાય એટલે દેખવામાં આવે પણ જે ઘણા કરતી ચાલુ આવતી હોય છે એમાંની એક ભૂલ જો ફરી કાઢે માસ તો એ માણસ ભગવાન થાય એક જ ભૂલ ફરી કાઢે પોતાની ભૂલ ના કરે કોઈ દેખાય લુભાઈ પણ દાદા શોખ કરવાના શોખી નહી થયો આનો શોખ કરવાનો કયો છે દાદા એ મહિના બે કારણ બેદા બિયાર જ આપે બિયર બીજું કઈ મદદર થઈ જાય ને મને દુકાન વાત કપાનો ટાઈમ થઈ ગયો છે પણ રહી વાળા જો કોઈ તપાસ કરીએ કયો સંજોગ ખૂટે છે પણ વિચારો પણ થોડી થોડી રવિવાર નો દિવસ યાદ આવ્યો સંજોગ ભેગા મળતા સરખો થાય આ મળે આ મળે તો પેલો ના મળે વડોદરામાં શું કરું ત્યારે પણ આવું કરતો તીન ચાર કરો રાજ નજીક બહાર નીકળી ગયો ને ત્રણસો કોટ નીકળીએ ને એટલે નજીક ત્યાં મંડે અરે ટ્યુઝડે દુકાન બંધ થયો ભાવ ઉભો થયો તો પેલા દુકાન બંધ સંજોગ ભેગા ના થયા બીજા ગયો ત્યાં ત્યાં તારે દુકાન ખુલ્લી હતી પછી અંદર જઈને બેઠો ત્યારે બેસે ગઈ આ છોકરો પડી ગયો લાગે છે એ સારાધીમ વ્યવસ્થિત ના ધીમ એટલે પૂર્વ પ્રાર્થનાધીન પુષ્પ તો કર્યો આ જયારે કહેવામાં આવે છે ને પ્રયત્ન સહજ પ્રયત્ન એટલે પુરસાદ ખરેખર પુરસાદ નહીં પણ આપણે પ્રયત્ન કરો પણ છતાં ભેગું ના થયું થયું પ્રહદ મહારાદી કયું કર્મ લડ્યું ના કયત્ન નડ્યો પ્રયત્ન કર્યો તમારો ભાવ બરોબર નો ચોક્કસ નહીં હોય કે કાતો હશે ક્યાંક ના ભાવે પૂરો હા પ્રયો પછ પાસે જવું ને બીજા દિવસે જાય તો પાંચ છ જણા બેઠા હોય વાલ કપાવવા માટે હા પણ તે કારણ આપડી પાસે ટાઈમ કે હવે પાછું પાંચ કલાકમાં જવું છે એટલે પાછા આવતા પડે હા બધું અમે આવું ટાઈમી બધા જોતા જોતા સાયન્ટિફી એવીડન્સ બધું જડેલું બધું ના રવિવારે ખબર અને એ બોલ્યા કઈ આપણે એવું નથી આવી રીતે ના જોયે લોક શું જો હું ગયો સાંભળ્યો નહી તો એમ બોલે અડધો કલાક વહેલો આવ્યો અરે વહેલો આવ્યો ને સાત અક્ષેત કર્યા ઓન કર્યો ઓન સા ઓન કર્યો તો આમ સાત એ તો લોકોને કઈ દેવું કે આમ હોત તો મારે શબ્દ લાવશે નઈ તો ગાડીમાં છોકરા ને ઉપર થી પેલું પડ્યું લાગ્યું હમ ત્યાં પહેલા છોકરાને હાથે દીધો ના થાય નું આ થઈ ગયું આવે આમ કર્યું હતું આમ થાત નમે બગાડતું પણ એ થતા ગાડીની વારી બાળકની આંગળીઓ છે તો આપડે કાળજી લઈએ આંગળી અંદરથી રે તો પછી થવાના ચાન્સી પછી નહીં કેવાય હા થઈ ગયા પછી આમ કર્યું કે હોય ચાઇમીન બગાવે છે મગનમારી કરે છે હું શું કરું મારાથી મેં આમ જોવા જઈએ ગાઈ હું શું કરું આટલો જાય તો બેને કહ્યું બળી જાય બિચારી પણ આવ્યા ને આવું બધું વ્યા ને વરે આવ્યા બધા પછી સંસારમાં પૂરા મૂકેલા ફાય ગયા મને લાગે બઉ હિસાબ છે ટૂંક આવી નથી પોતાનું સનાતન કરે નું નામ શું કેવાય છે ભાઈ નું હોય પણ સી પેશન્ટ નથી આપતી અઠવાડિયા અઠવાડિયા ઇમરજન્સી રૂમ પણ ચાલવા જ રહે ને તમારે કમાવા પડ તમે ફરજ થી બંધેલા જ છો કમાવા માટે અને ડોલર તમારે જોડે ફરજ થી બંધેલા છે આટલા આવવા જ જોઈએ હોય છે હવે એમાં તમે શું તમારે કરવાનું શું કરે ડોરે ના બધો નઈ શું કરો આ બીજે ઘરે એ લોકો સારા હોય સોનાજી કોઈ નેતા બંધાયેલા છે આવવા માટે કોઈ નેતા નથી આવવા માટે બંધાયેલા છે હા એ તો નથી આવવાથી પણ બંધાયેલા છે એટલે ડોલર નું જો મરજીયાત હોય ડોલર ને પોતાને એને મરજીયાની મરજી મુજબ પણ જવું તો તો ખુબ લોબલ માસે આ કીચણા માસે ના આવે પૈસો ફરજીયાત બંધાર આ જગત માં પૈસા ખોરવા નીકળ્યા એના સપના છે ખોરવાના વાતા નથી એનો સપનો છે રાત્રે ફરજીયાત મરજીયાત ને ખોર તમે કોઈ કામ મરજીયાત કરેલું ખરું કોઈ કામ મરજીયાત કરેલું નહીં ફરજીયાત કરેલું ફરજીયાત નું ઈનામ હોય તમે એમ પહાડ નથી તમારો ગુણ નથી મારો મારો સ્વાર્ણ ને ખવાય કર્યું એટલે ફરિયાત છે એકદમ છોકરા બોલતો ભર્યો પછી દેવ નહી તો હું દેવ ના કરાય નહિ એટલે છોકરો ડાયો છે ને તમે કોને ભણ્યા કે પૂછે તો શું કઉ સ્વાર્થ આવડે પરમાર પદાર્થ છે પાછો પરમાર્થ નથી એ સ્વાર્થ પદાર્થ છે ધનથી કોઈ પદાર્થ એ લોકો આ લોકો જે કરે છે પરમાર્થ નથી પદાર્થ છે ગાય દો અને કુતરાંતરી ગયો ગાય દો કુતરાંત લોકો ને નુકસાન કરી જવાબદારી પોતાની છોકરા મજા કરતા જવાબદારી કર્યા વાટી ગુટી કરી જવાબદારી તો આ હિસાબ પૂછવામાં આવશે એમ ખોટું થાય એ ફરજિયાત કરવું પડે છે ખોટું પણ તે પસ્તાવો કરવા ફરજીયાત કરે છે માણસ સારું થાય છે તે ફરજીયાત છે પણ ખોટા પર પસ્તાવો કરવો શું કરવું જોઈએ હવે મારે ભાઈ આવું કામ ક્યાં આવ્યું પસ્તાવો કર્યો કર્યો ન હોય ને સારા સારું ખોટું કામ થાય તો પસ્તાવો કરવો મારે આવું કઈ આવ બોલર ફરજ્યા હતા બધા જગ્યા જાણેલું જ નહીં એટલે શું થાય અમે બેકારી થાય નહી પરચું ગરવું હોય નઈ એક્યુરેસી થઈ જાય ગણાય નહીં પરચો ગરવો હોય તો તારા બેંક માં જતો ની ચેક હોય બિલ નો દસ દસ પંદર હજાર આપે પેલા રૂપિયા રૂપિયા નોટો આપે હોય તો એક બે ઓછી હોય બીજું શું અને તેટલા માટે હોય કરું હોય એ લોકો ડુટી બાઉન્ડ હોય છે કે હોય એવું પૂરી હોવી જ છે તેના હાલ વાત ચોપડે એવું શું કર્યું નહી ના કર્યું એવા ટાઈપજી દસ કરો થઈ જાય એટલું ભળો તમે એટલા લેવલ માં વાળી જાય એટલા જ થાય ના આવે ને ઘેર જઈ જાય બે ઓછા ટાઈમ કેટલો બધો જાય પાસે જીવું ગાય ને ચપડી કોઈ જાય ડાકડી બોલાવી મોનપણ માં તેર નહીર વરનો એક મહારાજ કહે છે મારે કહે છે એની સેવા કરવા ગયો હતો તેર વરના પગલા ભાવ ગયો હતો તારે મહારાજ ખુશ થઇ જાય મારે કહે ભગવાન તને મુખ્ય લઈ જશે કે મહારાજ ફરી ના આવું નહીં ફરી નહીં આવું કઈ ભગવાન તને મુખ્ય થઈ જાય ના મને કોઈ મોકલી જાય અને પછી ભગવાન માથે ના દેવા માથે ભગવાન ના જોઈએ આ એના માટે જન્મ્યો નથી મારે માથે કોઈ જોઈએ જ નહી માથે ફાધર મધર અહી કોઈ ગુરુ હોય તે માથે ઉપર થયું નથી મારું માથે જોઈએ જ નહી મારું ઉપરી જ ના હોવાય શું માથે હોય પછી જીવન જ કેમ નામ કહેવાય પછી લાચારી માં જીવ છે લાચારી શબ્દ ને જીવે થયા લોકો લાચારી માં ભગવાન ઋષવાનુ ઉપરી નાખીએ નક્કી કરેલું તેર ભણવા ભણવા પછી નક્કી કર્યું ભણવા ફાધર અને બ્રધર બે વાત કરતા હતા ધંધો કર ધંધો હતો વડોદરા શહેરમાં ફાધર એ કહે છે આ મેટ્રિક પાસ થઈ એમ બરાબર એટલે અમે લંડન ઇંગ્લેન્ડ મોકલી દે પછી ભણીને આવે કરતા સુબાની જગ્યા બી જશે બરવા અમારે અમારે પિતરે કુટુંબના હતા એ સુબા હતા એટલે અમારા ફાધર એમ થયું કે મારો એટલે હું સુબો થાધરને લોક સુબાના ફાધર આવ્યા મારો સરસુબો સરસુ ડફરાડી ઉપરી કરવા માટે જગત માં નથી ઉપરી પુહાય કે ઊંઘ ના આવે નક્કી કર્યું નહી અડવા દે ભાઈનું નામ નહી અડવા દે ત્યારે પાન ની દુકાન કરી શું કર્યું હા ખવડાય આપડે બપોર ને ઉત્તર પછી આવ્યું હોય આવી આપણને થોડામાં સમાવેશ કરતો આવડે આપ પરીક્ષા આપવાઈસ્ક્રીમ ખાઈ જાય તો આમ જશે ફેલ થઈ ગયો બધું હા ટકા શું કરે થશે જે કહીએ છીએ હિસાબમાં કયા ધંધા પર ચાલે છે આપણે મને તો કોઈ પણ સામનો આપો ને એક્સપર્ટ પણ વાર જ મહિનામાં એક્સપર્ટ હમ શું કરવું મહિનામાં એક્સપર્ટ થઈ વાર ના ઉપરી ના જોઈએ ઉપરી સ્વીકાર તૈયાર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 મા બાપ તો એનો હતો એ તો આપણે જાણીએ નાના હતા કાયમ નું ઉપરી પણ ઉષિત રહેશે ભગવાન શું કહ્યું કાયમ નું ના છે આ સ્ત્રીનો સ્ત્રી બસ કહીએ આપડે કારણ કે ચલો બી ભા ખવડાવ બસ કહેતો હતો નહિ પણ રિલેટિવ શીખી બધું ખવડાવ્યું તમારું ખરેખર ઉપરી કોણ છે ખ્વા ઉપરી છે તમારું ખરેખર મારો ખરેખર ઉપરી કોણ હતું ખ્વા કાઢ તમારે ખરેખર ઉપરી આ જીવ જીવ માત્ર મિસ્ટેક બસ છે ઉપરી હોય તો મોક ના હોય ઉપરી હોય તો મોખ ના હોય ઉપરી હોય એને ઉપરી કોને પસંદ પડે જેને અન્ડરહેન્ડ શોખ છે કેવું માણસ એટલે તમારી બ્લેન્ડર છે હું પટેલ છું ધનસુખ ભાઈ મારું નામ ઓહો હો ભાઈ આ રોંગ બિલીફો છે હું ધનસુભાઈ તમે પોતે કોણ છું ખરેખર જાણતા નથી અને પોતે નથી તો આરોપ કરો છો ધનસુભાઈ નું નામ છે ઓળખવાનું સાધન છે શું છે લોકોને ઓળખવાનું સાધન ઓળખવાનું નામ તમારું ધનસુભાઈ ખરેખર ખરેખર ધનસુખ છે એ રોંગ બી લીપ બેઠી છે શું બેઠી છે અને એક રોંગ બી બેઠી ના નો ધણી થવું મોટા ધણી આયા શું એક ગાય હોય ધણી ક્યાંથી સ્વીકાર ધણી મારો ગાય કાયમી પણ સ્વીકારતી કાયમ ના ધણી ધરી દે હું તારો ધણી જ સ્વીકાર મારે તનો જ ધણી તી આ તારો કરે સ્ત્રી પુરુષ છે અને તે ડાયવર્સ ના લેતા જાણી ને કોણ ગુસ્સો કરે છે તમે કોણ છો તમારું નામ છે યુ આર ધી ઓનર ઓફ ધીસ ને એકનો પ્રશ્ન ને બધા નું સમાધાન ગુસ્સો કો છે કેમ આવે છે એ બધું જાણવું છે ગુસ્સો મને આવે છે બધા બુદ્ધિશાળી પ્રાણી એના ખોટો ગુસ્સો છે એનાથી શરીર ને અસર થાય છે ના પણ ગુસ્સો કેમ આવે કોને આવે છે ધારેલું તો ધારેલું પૂરું ના થાય ગુસ્સે આવે એવો સ્વભાવ ગુસ્સો થયે પછી ધાર્યુંલ પૂરું થઇ જાય પણ એ ખોટી રીતે પૂરો થાય છે ને ધારેલો પૂરો થાય પણ ખોટી રીતે પૂરો થાય આ પ્રોજેક્ટ શેર પૂરો કરવાનો હોય ગુસ્સો એ રીતે પૂરો નથી થતો સરકારો ખરેખર વરસ્યા કોણતું તમે કોણ છે અભેસી છે કોઈ દેવોને રબ્બી વરસતા નહીં ન બોલી રે કોઈ કોઈ નથી કોઈ નથી ઉધાર ઉધાર નથી એવું હોય એવું હોય નઈ બોલે નઈ કે માય ને ઓનર માય માય બોલે છે મારી બુદ્ધિ મારું મન મારું ચિત મારો ઈકોઈઝમ એ બધું બોલે છે કોણ છે ધનસુખભાઈ મારો ઈગોજમ વધી ગયો છે એવું બોલે બોલતો તો તમે જો ધનસુખભાઈ છો તો ઈકોઇઝમ છો તો તમે એનાથી જુદા છો માલિક છો ગુસ્સો એટલો આવે છે ગુસ્સો એટલો હંટાળો હું હશે કંટાળો કોદાર આવતો નથી ચિંતા કોદાર થાય છે બધી વાત બીજી આપડે સાંભળી નથી દાદાને સમજાવો શું માગો છો તમે કશું પ્રાર્થના કરવાની માગવાનું કશું નહી પ્રાર્થના કરવાનું તમે પૂછ્યો હતો પણ આ વીકનેસ કેવી રીતે કરે ચિંતા ના થાય અઠવાડિયે બે દવા ચિંતા ના થાય તો બઉ સરસ આવી ગયું દુનિયા કોને બનાવી છે તેનો જવાબ તો તમારી પાસે લેવા માટે આવે હા તો સમજાય રશે ભગવાન સર ઉપર છે ઉપર બાપો છે ત્યાં નું આકાશ છે ત્યાં તો જે બધે કોઈ જ ગઈ નથી અને પેલે બેર તો તેના હાહુ આપતી ગયા પછી તો આખી કાળી કરીને રે ઈ સરકાર આતે લસ કાગળ કાળી પેન કાળ વોડ ઇઝ ઇન એવરી ક્રિએચર વેધર વિઝિબલ ઓર ઇનવિઝિબલ નુકસાન કરશો ક્રિય ને ત્રાસ ના આપશો ક્રિય ને દુઃખ ના આપ ભગવાન ને ત્યાં આજ આ એડ્રેસ સાચું સર્વ વ્યાપી હોય તો સંડા ક્યાં વધીએ ક્યાં વધે બધે છે કેવું છે વ્યાપવાનો તમને સ્વભાવ છે આ લાઈટ મદિરે બ્લેક એકદમ જાડું કપડું તો જાપે નહીં પછી કપડું ગાયને છો તો આ રૂમમાં થાપે એટલે આત્માનો સવર્વ્યાપનો સ્વભાવ છે પણ બોડી હોવાથી വ്യാപ નહી થઈ શકે એટલે ગોડ ઇઝ ઇન એવરી ક્રિએચર વેધર વિઝિબલ ઓર ઇનવિઝિબલ નોટ ઇન ક્રિએશન મેન મેઇડ ઇઝ ક્રિએશન છે -di -se. -no -se -se. -se. The, world is the God has not મેનમે મનુષ્યો બનાવેલી ચીજો છે મકાનો છે થાંભલા છે ભગવાન ઇઝ ધી પી એટલે જે અવિચાર લોકો માં જેને કંઈ વિચારો નથી આવતા જે ભણેલા નથી જેનું વખત ડેવલપ થયેલું નથી એના માટે ફોડ થિએ છે અને જેને ડેવલપ થયેલું છે એને વાસ્તવિક જવાબ ધારવી જોઈએ